ये भरोसौ भीतरे अचड़े ऊर्मा शरणागतनीश्याम सदा करो छो सहाय सुखना सागर श्रीहरि सदा सर्वदा सर्वदाश्या निज निजन निधिनाथ जी पुरुषोत्तम पूरण का मूर्ति तमारी महाराज सुखकारी जी सौजन नो सुख समाज सुखकारी जी साकार मूर्ति सुख भंडार सुख कारी जी स्पर्शी बहु भव पार के सुख कारी जी प्रगट मूर्ति प्रतापे सुख कारी जी सुरा सुर उधारा आपे सुख कारी जी जे जे प्रगट प्रसंग पाएं सुखकारी जी तेना सर्वे संकट पायमा के सुखकारी जी जे जे प्रगट प्रसंग पाएं सुखकारी जी ना सर्वे संकटवाम् के सुख कारी जी सर्वे संकटवाम् सुखकार स्वामीन हरिस्मृत्यूनु छठू चेप्टर सुख कारीज सहजानंद स्वामी के चे। आगे बात करी ए मही कोई बात ना निरूपण हज आज बात आगला प्रवचन में लीधी आज हज लेना थोड़ी ए जीवन जाणु छू ये पांचमू चेप्टर है चे, यहाँ थोड़ी थोड़ी कहवायेली जीवन जाणु छू चेप्टर में ये बातों ने रिजर्व राखी थी बाकी राखी थी एने सुखकारी चेप्टर में जोड़ी अपने विवेचन लीध भगवान सुखकारी એની વાત કરીએ એ પહેલા થોડીક વાત થોડી સમજવા જેવી છે બે શબ્દો આપણે સાંભળતા આવીએ છે એક છે દયા બીજો શબ્દ છે કરુણા દયા અને કરુણા બે શબ્દો આપણને લગભગ સમાન અર્થે લાગે બે સરખા અર્થના લાગે તમને શું લાગે છે દયા અને કરુણા સમાન અર્થ દેખાય કે ભાઈ કોઈ માણસ બહુ દયાળું છે કોઈ કરુણા છે સમાન લાગે અર્થ પણ એ બંને શબ્દના અર્થમાં आसमान जमीन ना भेद आसमान जमीन नत कही मैंने जो समझाणी है यू कहू चु पेला दया शब्द थोड़ो समझिए કોઈ માણસ દયાળુ હોય અને એની પાસે તમે જાઓ સ્વભાવ જ દયાળુ છે પાછા નહીં કાઢે તમારું દુઃખ દૂર કરશે કારણ કે તમે દુઃખ દૂર કરવા માટે કઈક મદદ મા હેલ્પ માટે તમે એને દયાળુ જાણીને એની પાસે ગયા છો અને એનો સ્વભાવ જ દયાળુ છે અને દયાળુ સ્વભાવ છે એટલે તમે તમારું દુઃખ લઈને ગયા છો તો એના સ્વભાવ પ્રમાણે એ દુઃખ દૂર કરે જ કઠોર ના થઈ શકે પાછા ના કાઢે તમને મદદ કરે છે એનો સ્વભાવ છે કે કોઈનું દુઃખ જોઈને સાંભળીને દુઃખ કરવું દૂર કરવું પણ દયાનો દયાળુનો એક લક્ષણ એ કે તમારે એની પાસે જવું પડે એની પાસે જવું પડે તમારે અને બીજું એની પાસે ગયાથી પતિ ન જાય પણ તમારે તમારું દુઃખ એને અર્થ समझे मदद कर तो है, है, है वत का, का राति पाए आपे नही दुख होने वत ग उतरवी जो એવી રીતે તમારે એને સમજાવવું પડે ભાઈ મને આટલી બધી મુશ્કેલી છે આમ છે હું હવે જીવી શકું એમ નથી મારે ચારે બાજુથી ઘેરાઈ ગયો છો બસ એમ જે કંઈ તમને આવડે અને જો એને ગળે ઉતરી જાય તો તમને દુઃખ દૂર કરે પછી આર્થિક દુઃખ હોય તો પૈસા આપીને બીજી કંઈ પણ તમને અન્ન વસ્ત્ર જે કંઈ હોય પેલું એની પાસે જવું પડે બીજુ તમારે એને ગળે ઉતરવું પડે તમારે એને કહેવું પડે યથા એથી ત્રીજું એ દયા કરે પણ પેલી શરત એ છે કે તમે દુઃખી હોવા જોઈએ જો વિચારો તમે દુખી ન હોત તો એને શું કરવાનું તમે ભૂખ્યા હો ખાવા પીવા ન મળતું હોય એવા તમે દુખી હોત તો એ દયા કરે પણ તમે દુખી ના હોય એટલે અનિવાર્ય શરત છે દયાળુ પાસે જાઓ ત્યારે કે તમે દુખી હોવા જોઈએ તમે આ દાંત કાઢતા કાઢે એ કરીને તમે જાઓ તો એને વાત ગળે ઉતરે તમે ઉલટા એને ઓફર કરો કે આવો તમે આપણે સરસ મજા હોટલમાં ચા પાણી કરવા જાય નાસ્તા કરવા જાય તો કઈ તમારી ઉપર દયા કરે એટલે અનિવાર્ય શરત છે તમે દુઃખી હોવા જોઈએ પેલું એની પાસે જવું પડે બીજું એને બધું હથ થી સમજાવવું પડે કેવું પડે ત્રીજું તમે દુખી હોવા જોઈએ અને ચોથું એ પછી એને વાત ગળે ઉતરી જાય તો દયા કરે પણ મર્યાદામાં માપમાં પચાસ લાખ એની પાસે મૂડી હોય તો વધીને બે પાંચ દસ પચીસ પચાસ કે લાખ સુધી તમને આપે પણ એ પચાય પચાસ લાખ તો ન જ આપી દીધી અને એની પાસે માનો કે તમે દસ લાખ માગ્યા પાંચ લાખ હોય તો સહાનુભૂતિ કરાવી ના દે આ દયાળુ સ્વભાવ છે એમ કે તમારી વાત સાચી છે બરાબર છે બધી વાત પણ મારી મજબૂરી છે મંદી ચાલે છે હું અત્યારે લોન ઉપર આલું છું શું કરું તમે તમારી પાસે માગી શકો છો હવે અમારું સ્ટેટસ એવું છે કે અમે કોઈની પાસે માગી શકતા નથી હવે એ એનું દુઃખ માંડે કે આ વાત શું કરો એટલે મર્યાદામાં રહીને મદદ કરશે પોતાની મર્યાદામાં રહીને એને લિમિટ છે ટૂંકમાં અને પાંચમું કે તમને મદદ કરે પણ જો તમે એના વિરોધી હો તમે એના શત્રુઓ તમે વાત કાપતા હો તમે નિંદા ટીકા કરતા હો તો તમને કાઈ નહીં આપે તો દયા નહી કરે મિત્ર હોય સારું હોય આ બધું તો તમને દયા કરશે ઘણી એને ખબર પડે કે મને ગાળો દે છે તો દયા કરે અથવા તમે અત્યારે એને ગાળો ન પણ દીધી હોય પણ બે પાંચ વર્ષ પહેલા દીધી હોય તો એને યાદ હોય એટલે જલ્દી એ દાળ ગળશે નહીં આવો દયાળુનો સ્વભાવ છે દયાનો અર્થ આવો છે હવે એની સામે કરુણા એ તો બહુ ઊંચી છે કરુણાળુ જેનો સ્વભાવ છે એની પાસે તમારે જવું ન પડે એ તમારી પાસે આવે પોતે સામે ચાલીને આવે કદાચ એને ખબર ન હોય અને તમારે એની પાસે જવું પડ્યું હોય એક એક વાતમાં બહુ ભેદ છે એટલે બરાબર ધ્યાનથી સાંભળો તો જ અર્થ સ્પષ્ટ થાય કદાચ એને ન ખબર હોય અને તમારે એની પાસે જવું પડ્યું હોય અને એની પાસે ગયા અને કાંઈ વાત કીધી દુઃખની તો એને સંકોચ બહુ થાય કે મારે જવું જોઈએ અને મારી પાસે હું એના જેવો માણસ છું મારી પાસે આવી રીતે દુઃખ ગાય એ મને ઠીક નથી લાગતું મારી પાસે આવે એ ઠીક ન કહેવાય મારે જવું જોઈએ હું એટલો કેવો અજ્ઞાનમાં રહ્યો કે હું તપાસ ન કરી શક્યો આવું એનો સંકોચ થાય પાસે આવે તમને કાંઈ એના દુખની વાત કહે અને જો એમ સંકોચ ન થાય તો તમારું સ્ટેટસ દયાનું અને જો સંકોચ થાય તો તમારું સ્ટેટસ સ્ટેજ કરુણાનું એમ થાય કે ના આપણી પાસે આવે એ બહુ સારું નથી આપણે જવું જોઈએ જો એવું જીવમાંથી થાય તો એ કરુણા છે નહી દયાળું છે આમ થોડુંક સમજાય એટલા માટે ખાલી સેમ્પલ નમૂના તરીકે દ્રષ્ટાંતરૂપ કોઈ અન્નક્ષેત્ર સદાવ્રત ખોલે જે કઈ આપતા હોય એ બધું આપે જમાડે તમને તમે આવ્યા છો તમને ઘરે આપવા ના આવે એટલે સદાવ્રત અન્નક્ષેત્ર એ દયાના સ્થાન છે દયા જ માંડ્યું છે પણ તમારે ત્યાં જવું પડે માગવું પડે કરુણાનું સેમ્પલ શું છે કે ભૂકંપ થયો અને માણસો કચરા ગયા મરી ગયા ફસાઈ ગયા તો એ લોકો કોઈની પાસે ન જાય બધા ત્યાં દોડી દોડીને જાય એ જે ભાવ વહે છે એ કરુણાનો ભાવ છે ત્યાં કોઈને કહેવાનું ના હોય પૂછવાનું ના હોય એને કોઈને કઈ કહેવાનું ના હોય બધા દે દે આ લે લે એમ જ હોય પૂછે કોઈ ત્યાં પૂછવાનું ના હોય અને એવો ધોખોય થાય તમે અમારી પાસે આવ્યા નહીં એને એમ થાય અમારે જવું જોઈએ આખી દુનિયા આવે છે ને ત્યાં જવું જે કરુણા સ્વભાવ જે વયો એ કરુણા અનક્ષ સદાવ્રત છે એ એટલે એક એ તમારી પાસે આવે કોણ કરુણા એની પાસે કોઈ આવે ये संकोच थे यने का कोई, कोई पोता दुख गहे वर्णन करे तो ये बहुत दुख थे जातेज पोते तपास करे जाते समझे जाते जाए अथवा तो हाल हवाल थी खबर पड़े कहवा बहुत जरूर ना એક કરુણા સ્વભાવ છે મને કે કોઈને ભગવાનની સાથે પણ જો આ વાત સમજાઈ જાય તો એના ઘણા બધા અર્થભેદો પોતાને પ્રાપ્ત થાય એવી આ અદભુત વાત છે दिवस खात पीवा नहीं मिले वस्त्रों नाता टूटा वस्त्र शरीर साव दुबड़ू थी गुत रंग कदशा पीठ ने पेट चोटी गया शरीर वस्त्रों पूरता ना वस्त्रो અને શરીર દુબળું હતું તો એની એક એક પાસળીઓ તમે ગણી શકો એટલો બિચારો ક્રુશ હતો દુર્બળ હતો મૂર્તિમાન દારિદ્રનું રૂપ વર્ણન કરું છું તો એ લાગે છે આંખો ઊંડી ગઈ ઉતરી ગઈ હતી ચહેરા ઉપર નોર નહોતું વાળ વિખરાયેલા હતા ફાટેલા વસ્ત્રો હતા હાથમાં એક પિક્ષાનો કટોરો હતો ક્યાંય નહીં મળ્યું હોય ઘણા દિવસથી કદાચ દુર્દીન ને છે દિવસો સારા નહીં હોય લોકમાં જે હોય તે પણ બઉ જ ભૂખ દુઃખ બધી રીતે ઘેરાયેલો પછી એને થયું કે નગરનો જે નગરસેઠ છે એની પાસે જાઓ ને મને જરૂર આપી શકે નગરસેઠ છે એની પાસે તો હોય જ મારું કઈક દુઃખ દૂર કરે મને અન્નપાન વસ્ત્ર આપે તો કઈક સુખ થાય એટલે નગર શેઠના મહેલની બહાર દરવાજા આગળ એ બિચારો ઉભો એવામાં નગર પોતાની પેઢી ઉપર જવા માટે એના રાજમહેલ જેવા મહાન મકાન બહાર નીકળ્યા ઘોડાગાડીમાં બેસવા જતા હતા ત્યાં જ પેલા ભીક્ષું પાત્ર ફેલાયું આમ લંબાયો વાત પાત્ર્યું નગર શેઠે જોયું એટલે નગર શેઠે કીધું શું જોયે છે તારે બોલ શું છે ઈચ્છા શું માગે છે તાર શું જોયે છે બોલ પેલો કઈ બોલ્યો નહી એટલે ફરીથી નગર કીધું હું તને પૂછું છું કે શું જોયે છે તારે બોલતો ખરો કઈ કે ત્રીજી વાર એમ કહ્યું કે તારે શું જોઈએ છે બોલતો ખરો એટલે તરત જ ભિક્ષુભ ચાલતો થઈ ગયો નગરસેઠ નવાઈ લાગી માગવા આવ્યો છે છું કે તારે શું જોયે છે છતા એક શબોલ ચાલતો પરિસ્થિતિ કેટલી ભયંકર બેહાલ હતી નગર શેઠ કહે છે ત્રણ વાર કહ્યું છતાં કઈ બોલ્યો નહી અને ચાલતો થઈ નગરસેઠ આ વિચિત્ર છે ઘણી દેખાતા ભિક્ષુકો પણ અલમસ્ત ફકીર હોય શકે છે એટલે એમના નગર પોતાના સેવકો હતા એમને કીધું કે દોડીને પૂછો ખરા માગવા આવ્યો છે એટલે સેવકો દોડીને પેલાના હાથ પકડીને કહ્યું કે કેમ તમે માગવા એવા નગરસેઠે કહ્યું બોલો બોલ્યા નહી અને ચાલતા થઈ ગયા એમાં કઈ સમજાતું નથી એમને તો કે ભાઈ શું બોલું મારા હાલ જોઈને જેને ખબર ન પડી તો મારી જબાનથી એને શું ખબર પડવાની છે આ દિદાર જોઈને મારી પરિસ્થિતિ જોઈને પણ એને જે ખબર ન પડી તો કઠોર દિલના માણસને હું કેટલુંક સમજાવીશ અને એ વાણીથી હું કેટલું સમજાવી શકીશ દશાથી નથી સમજી શકતો એ વાણીથી શું સમજવાનો છે તો એવા કઠોર દિલનું મને કંઈ જોઈતું નથી માફ કરજો માણસ નીકળી આવી ખુમારીથી ઘણા લોકો ભગવાનની સાથે પણ જીવા છે પણ એવી છાતી જોઈએ આટલો ગરીબ માણસ છે આટલો ભૂખ્યો છે આટલો હેરાન થાય છે છતાં છાતી જુઓ એમ એવી ભક્તિની ખુમારી હોય છે પણ એના માટે પણ છાતી જોઈએ બેહાલ થઈ જવાની કે જે નગર પણ ચક્કરમાં નાખી દે અને એવા ભક્તો થયા છે કે જે ભગવાનને પણ મજબૂર કરી દીધા છે સુદામા શું છે ભગવાન કૃષ્ણ સુદામા કે બ્રાહ્મણ જુદો હું માગું નહીં મરી જાઉં પણ માગું નહીં પરિસ્થિતિ જુઓ તમે સુદામા અને સામે કૃષ્ણ એને સખા થઈને બેઠા છે આપા માટે તૈયાર છે ખાલી માગવાનું છે એ માગતો નથી હાલ જોઈને ખબર પડે એક કરુણા માગવું પડે અને ખબર પડે તો દયાળુ એટલે તમને ખબર હોય તો એવા એવા મહારાજાઓ થયા છે સમ્રાટ હોય એ રાત્રે છુપાવેશથી પોતાની પ્રજાની ખબર રાખે કે કોઈ ભૂખ્યા તો નથી ને કોઈ દુખમાં તો નથી ને બગદાદના ખલીફા ઉમર એની વાત તો પાઠ્યપુસ્તકોમાં ભણવામાં પણ આવતી ને કદાચ તમને તો યાદ જ હોય તો ઉમર ખલીફા રાત્રે પોતાના નગરમાં છુપાવે છે ફરે છે મારી પ્રજા બધી સુખી તો છે ને એને એક બે દીકરા નથી હોતા પૂરી નગરની પ્રજા દીકરા હોય છે એટલે શિક્ષા પત્રી માં તો શ્રીજી મહારાજે કહ્યું ને કે રાજા એ પોતાની પ્રજાનું પાલન કરવું પ્રજાનું પાલન કરવું દરેક ધર્મ ગ્રંથો એમ કેવા તો ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજી બે થયા લાલ બહાદુર શાસ્ત્રીજી એમના દીકરા સુનિલ શાસ્ત્રી આપણે વડાપ્રધાન છે એક દિવસે બાપુજી તમે શું ભણો છો તમે શું કરો છો અમારા સુખ દુઃખ આ તે તમે કોઈ ચર્ચા જ કરતા નથી ત્યારે લાલબદુર શાસ્ત્રીજી સુનિલ ના માથા પોતાના ખોળામાં લઈ માથે હાથ ફેરીને કીધું બેટા મને સમજવાની કોશિશ કરજે જ્યારે હું વડાપ્રધાન નહોતો ત્યારે હું તમારી ખબર લેતો હતો તો કે હા તો હવે તમે એક બે જ મારા દીકરા નથી આખા ભારત દેશની પ્રજા છે એ મારા બધા સંતાનવ છે એની ચિંતામાં હું નવરો થઉં ત્યારે તમને પૂછું ને કેટલું એમને પ્રજાને પોતાની માની ગાંધીજીના અને હરિલાલ ના પ્રસંગો છે હરિલાલ ના પૈસા આશ્રમમાં આપ્યા કે આમને વિદેશ જવું છે જવા દો તો ગાંધીજી એ પૈસા લઈને બીજાને આપી દીધા પણ હરિલાલ ને ના આપ્યા લંડન ભણવા જવા માટે અદ્યપી પર્યંત લોકો એનો કેળો છોડતા નથી ગાંધીજી આવું શું કામ કર્યું એમાં વાંક છે એમણે હરિલાલ પ્રત્યે આવો રાખ્યું ઉદાસી વલણ એમાંથી હરિલાલ પછી બધે બધી કથાઓ પુસ્તકો ગ્રંથો અદ્યાપી પર લખાય છે પિતા પુત્ર ના વાત આવે એટલે ગાંધીજીને જેલના સળિયામાં મૂકે અને તોહમદ નામો એના ઉપર મૂકે કે એમણે એને પુત્રો પ્રત્યે નથી એને જાળવણી રાખી પિતા તરીકે નિષ્ફળ ગયા છે વગેરે વગેરે વગેરે બધી વાતો કરે છે હવે કદાચ હું તમને એમ કઉ્યા પછી મને જે વિચાર કઉ છું કે ગાંધીજી સાચા છે આ બધા સમજતા નથી બધા મૂર્ખા છે ભલે નવલકથા લખતા હોય એના ઉપર ગ્રંથો લખતા હોય કે ગાંધીજી પિતાનો ધર્મ ચૂકી ગયા છે પોતાના પુત્ર અન્યાય કર્યો છે હરિલાલ બગાડવામાં એમનો જ ફાળો છે વગેરે વગેરે પણ વિચાર કર્યો કે એમને વિચાર કરો કે ગાંધીજી જો એમના દીકરાઓને આવી રીતે બધી જ સગવડતા કરીને વિદેશ ભણવા માટે મોકલ્યા હોત બધી જ ખબર અંતર રાખી હોત બીજાની પાસેથી કઈ પૈસા આવ્યા હોત ને કોઈ ગાંધીજીની મોટા જોઈને પણ હેલ્પ કરી હોય મોટા જાણીને અને પછી એમને જે કંઈ પૈસા આપે એ ગાંધીજી લઈને હરિલાલને આપ્યા હોત હરિલાલને લંડનમાં ભણવા મૂક્યા હોત હરિલાલ બેરિસ્ટર થઈ ગયા હોત લોકો લખે છે ને કે હરિલાલની અંદર ક્ષમતા હતી કે ગાંધીજી પછી એ બધું જવાબદારીનો વહન કરી શકે એટલી એનામાં ક્ષમતા હતી એટલો બધો તેજ માણસ હતો એટલો બુદ્ધિશાળી હતો ગાંધીજીના સિદ્ધાંતોને કે બધી એમની જે હતી ઈચ્છા એને પાર પાડે એવા હતા પણ એ રતન રગદોળ આવી તો માનો કે એને એને લંડનમાં ભણવા મોકલ્યા હોત અને પછી ગાંધીજીના નેક્સ્ટી જવાબદારી સંભાળી હોત આમેજીન કલ્પના કરો અને હરિલાલ કદાચ પ્રધાનમંત્રી પણ બન્યા હોત કે પ્રધાનમંત્રી નાયબ મંત્રી બન્યા હોત અથવા તો એના પછી કોઈ બીજું કાયદા કે મોટું ખાતું સંભાળ્યું હોત ગૃહ ખાતું લીધું હોત કે નાણાકીય ફાઈનાન્સિયલ પ્રધાન થયા હોત કઈ પણ થયા હોત અને આગેવાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા હોત તો આપણને કેમ નથી પૂછતા પણ આ બાબત કોઈએ લખી નથી આ મે તમને જે કહી એ બાબત કોઈએ લખી નથી કદાચ કોકને ને કઈક સાંભળવામાં આવે અને હરિલાલ માટે રૂપિયા આપ્યા એ રૂપિયા નથી આપી શકતા હરિલાલ ને એની પાછળનું કારણ હરિલાલ પ્રત્યે ખાર ના હોય ગાંધીજીને આંચકો લાગે છે હરિલાલ એક મારો દીકરો નથી આ પાંત્રીસ કરોડ ની જનતા એ મારા દીકરા છે આજ હું હરિલાલ પ્રત્યે આમ કેમ આમ આપી શકું એમ એના કરતા હું બીજાને આપું તો મારો પિતૃ ધર્મૈયા તથ એ ગાંધીજી વિચારે એટલે ન આપવું એની ટીકા કરે છે આપવું હોત તો બીજી રીતે ટીકા કર પણ ન આપવું એ સારું કર્યું કારણ કે આખો પરિવાર વાદ આવે અને એમાંથી વંશ પરંપરાગત ગાંધીજી તો નીકળી ગયા એની જગ્યાએ બીજા ગાંધી ગોઠવાઈ ગયા ને એ ગાંધી આખો પરિવાર આવેલું આવે છે અને એક અવાંતર પણ વાત કરી દો આપણી હિન્દુ પ્રજાની નાળની અંદર જેટલો વંશવાદ છે પૂજ્ય બુદ્ધિવાળો એવો વિશ્વમાં કોઈ પ્રજામાં નથી એટલા જ માટે ગણી જગ્યાએ કહેવાય છે ને કે દરેક સંપ્રદાયોની અંદર તમે જુઓ તો સૌ કોઈ ધર્માચારોએ પોતપોતાના પરિવારને જ પોતાના ગાદી પછી વારસદાર સોંપ્યા છે અને આ વંશ પરંપરાગત જે ગાદીઓ સોંપી છે એ ધર્મગુરુઓએ બહુ મોટી ભૂલ કરી છે પણ એમને ખબર નથી કે આ પ્રજાની નાડમાં જ કંઈક એવું છે જેથી કરીને એ વ્યક્તિને મૂકે તો સેજે સેજે બીજા ઘણા પ્રશ્નો ભલે ઊભા થતા હશે પણ અમુક પ્રશ્નો નીકળી જ જાય આ ખાલી અડવાણીએ એટલો જ વિચાર કર્યો કે મારે વિરોધ પક્ષના નેતા નથી થવું ત્યાં તો ત્રણ જણા કૂદી પીડ્યા અને ગાંધી પરિવાર માં આ એક વંશ પરંપરાગત પૂજા પદ્ધતિ એના કરતા બીજા કેટલા કોંગ્રેસ ની અંદર ચાલી જણા બેઠા છે એવા પણ વિચાર જ કોઈ ના કરે અને એમ મનમોહનસિંહ જેને એમ કહી દે કાલે તમે ઉતરી જાય તો ઉતરી જાય સાચું ખોટું કેમ આ અધિકાર ગાંધી પરિવાર નો આમ જોવો તો ભલે નબળું ઘણું થતું છે પણ પાછું પ્રશ્નો કેટલા નીકળી જાય એમ આપણા સંપ્રદાય અંદર પણ ધર્મધુરા સોંપી છે તોય આટલો પરિવાર પ્રત્યે પૂજ્યભાવ હોવા છતાં છ હાથ ફાટા પડી ગયા ન જોત અને એમને ચલાવા દીધું હોત તો પાંચ છ હાથ હોત કારણ કે જેટલા સાધુ એટલા હોય મહાપુરુષ સમજવું બધું કઠણ હોય છે તો પોતાની પ્રજા છે એ જ મારા પુત્રો છે માની અને રાજાઓ સેવતા તો ઉમર ખલીફા નગરચર્યા માટે નીકળ્યા છે એમાં રાત એક જગ્યાએ બાળકનો રડવાનો અવાજ આવે છે અને એમાં બારીમાંથી જુએ છે તો એક મહિલાના ઘરમાં કશું જ નહોતું બે ત્રણ બાળકો હતા પતિ મૃત્યુ પામ્યો છોકરાઓને ખાવા નથી મળ્યું એક બે દિવસથી તો એક માટલીમાં પાણી નાખી અને ખોટું ખોટું તવી પાણીને હલાવતી હતી ઉકાળતી થોડા કાંકરા નાખીને અને છોકરાઓને કહેતી તે પાકી જાય ને રસોઈ થઈ જાય ને એટલે જમાડીશ હમણાં જમાડીશ એમ કરતા કરતા છોકરા રશ્ય ઉમર ખલીફા જોયું પોતે જાતે પોતાના ખભા ઉપર અનાજ સીધું સામાન ને વજન બધો કોથળા ભરીને ઉપાડીને લાવ્યા અને પોતે પેલી મહિલાને ત્યાં બધું આપ્યું અને બાળકોને માટે રસોઈ કરીને જમવાની બધું જ ઇંતજામ કરી આપ્યો અને કાયમને માટે એનો ખ્યાલ રાખ્યો આને શું કહેવાય કરુણા કહેવાય કરુણાળુ પોતે ફરે અને તપાસ કરે છે કોઈ દુખ્યો છે કોઈ અનાથ છે કોઈ પીડિત એ એનો સ્વભાવ છે વહે છે દયા છે જે થોડી જળ છે ઘનીભૂત છે જામી ગયેલું ચોખ્ઠું છે કે દફનો છે હિમાલય પોતે જવું પડે પણ ગંગાજળ પીવું હોય તો તમારે નદી ચાલી જ જતી હોય જ્યાં જઈને તમે લઈ લો સામે આવે આટલો ફર્ક છે બોલો કેટલો કરુણા અને દયા વિશે કેટલો ભેદ છે અને ત્રીજું એક તો એની પાસે જવું ન પડે કરુણાળું તમારી પાસે આવે એને કંઈક કેવું ન પડે કેવા જાવ કદાચ જવું પડે ને કહેવું પડે ને થોડુંક કયો ત્યાં એટલામાં સમજી જાય ને ઢળવી પડે અને એટલું સાંભળતા સાંભળતા એને સંકોચ બહુ થાય એ કરુણા અને ત્રીજી વાત એ કે ફરજિયાત એવું જરૂરી નથી કે તમે દુઃખી હોવા જોઈએ કરુણાળુનો સ્વભાવ જ એવો છે તમે સુખી હો તોય કરુણા કરે તોય વહે કઈ રીતે કે આને વધારે સુખી કરી નાખ હજુ કંઈક વધારે સુખી કર અથવા તો સુખી જોઈને પણ કરુણા ફૂટે શું આ સુખ સંપત્તિ બિચારાને બગાડે નહીં તો સારું રહે આનો માળો વિખાય ન જાય કુસંસ્કારો ન આવી જાય આનું ભલું થાય આ બધા સંપીને રે આ બધા લડી ઝઘડીને નોખા ન પડી જાય લડી લડીને મરી ન જાય આવો અને કરુણાને ભાવ થાય એટલે અનિવાર્ય નથી કે દુખી હોવો જોઈએ સામેની વ્યક્તિ સુખી હોય તો પણ કરુણા કરુણા વરસ્યા કરે આને પાંચમું એ કરુણા જયારે આપે ત્યારે કોઈ માપ લઈને માપીયું બેસતો નથી અઢળક આપે અઢળક એટલે પોતાનું સાવ લૂંટાવી નાખે પચાસ લાખ હોય ને તો એકાવન આપે વિચાર કરો તમે એ રંથિદેવ મહારાજા પોતે રાંક થઈ જાય ભિખારી થઈ જાય પોતે માગવા માટે ભીખ ભીક્ષા પાત્ર લઈ આપી દેમ ખાન એટલું પોતે દેવામાં ડૂબી ગયા સુરતના અર્ધેસર પારસી એટલા બધા દયાળુ કરુણા કે આપતા આપતા એના માટે કરજ થઈ ગયા આ કરુણા છે એ પોતે રાખી ના શકે છાતી એટલી બધી ફાટ ફાટ થાય કે ક્યારે આપી દો ક્યારે આપી દો એ ગણવા ના બેસે આટલું જો પછી જો ના કરુણા નો સ્વભાવ છે આગળ જતા આપણે લીમડી ત્યાંના ઠાકોર જયારે આઝાદી પહેલા વાત છે રાજા સાહિયો હતી લીમડી ઠાકોર અને એના રાજકવિ શંકરદાન શિયાળાની ઋતુ સૂર્યાસ્ત થવાને જ વાર અને ફરવા માટે નીકળ્યા વોકિંગ માટે બે જણા તે દીધો ભય નહોતા એટલે કોઈ સિક્યોરિટી વાળા જોઈએ તો નહોતું પ્રજાને ભગવાન રાજાને ભગવાન માની લોકો નમન કરતા દર્શન થઈ જાય તો પોતાના ધન્ય માનતા રાજા હોય એવા હતા કે દર્શન કરીને આપણો દિવસ સુધરતો આજો તમે આ ચૂંટણીમાં તમે મતદાન કરવા જાઓ છો આપણે મતદાન કરીને આવીએ અને આ આંગળી કાળી કા થઈ જાય જોયું એટલા માટે કેળો થઈ ગયો છે આંગળી કાળી થઈ જાય છે એના કામ એટલા ખરાબ કરીને એ લોકો એટલા કાળા કામ કર્યા છે એના એટલા હાથ કાળા છે કે આપણે એને મત આપો એટલામાં આપડી આંગળી કાળી થઈ ગઈ એટલે આપડા આંગળા કાળા થઈ જાય એનો દોષ લાગી જાય બોલો નહીં ધોળું ટપક સુધારો કરે છે એવું જેને આપણે મોકલીએ છીએ કઈ ધોળા કરે છે ખબર છે ને છતાં દેવું પડે છે તો પછી એટલો દોષ ના લાગે એટલે શંકરદાન કવિરાજ અને લીંબડી ઠાકોર બે આમ ફરવા નીકળ્યા છે ઠંડી એટલો બધો ધ્રુજે છે એટલો બધો આમ પરેશાન થાય છે હવે ઠાકોર સાહેબ અને કવિરાજ ત્યાંથી નીકળ્યા ઠાકોર સાહેબે જોયું હવે પોતે માથે ફરની ટોપી પહેરી છે બે જણા અને મોટા ઓવરકોટ ઠેર પણ એઠે સુધી લટકે એટલા બધા આખા ઉટિયાના ચામડાના બનાવ્યા હોય એવા ઓવરકોટ પહેર્યા છે એટલે ઠાકોર સાહેબ તો લીંબડી ઠાકોર આમ જોઈ રહ્યા એવું બોલાય ખરા અત્યારે આપણે કરીએ પણ શું કારણ કે કોઈ સેવકો હાજર નતા સાથે કઈ હતું નહીં અત્યારે આપણે કરીએશું છું પણ પેલા શંકરદાન કવિરાજ જે હતા ગઢવી ચારણ એમણે પોતાનો ઓવરકોટ ઉતારી અને પેલા ભિખારી પહેરાવી દીધું લીમડી ઠાકોર જોઈ રહ્યા પણ શંકરદાન પેલા ગરીબ નું જોઈ શક્યા નહીં આ કરુણા હું તાઢે ઠરું પણ પેલો ઠરવો ના જોઈએ જયારે દયાળુ હોય ને તો એને આપવું છે પણ હોય તો સગવડતા હોય તો પોતે દુખી થાય ને નહીં ત્યારે કરુણા એ છે પોતે દુખી થાય સામાન્ય સુખ કરે આ કરુણા છે આપે ત્યારે એની કોઈ માપ ના રે પોતે કંગાલ થઈને પણ આપી દે પોતે દુખ વેઠીને પણ આપી દે એક કરુણા સ્વભાવ છે અને છેલ્લું પાંચમું કે વિરોધી હોય ને દુશ્મન હોય ને એને કરુણા જોત્રુ હતો અને શત્રુ છે જયારે જયારે દુઃખ આવ્યા ત્યારે બધું જ એમને શ્રીજી મહારાજ આપ્યું કરુણા નહી ત્યારે આપવું જોઈએ એને તરત એમ જ થાય કે એ તો એ લાગનો છે અને દયાળુ શોભાવાળા હોય તો એ નહીં આપે કરુણા હશે તો દુશ્મનને પણ આપશે આ કરુણા સ્વભાવ છે એ ભૂલી જાય છે બધું પણ એનો સ્વભાવ વહે છે અને બીજાના દુઃખ દૂર કરે છે આટલો દયાળુમાં ને કરુણાવાળું સ્વભાવમાં ભેદ છે મતલબ કે દયા ને કરુણામાં આટલો ભેદ છે એટલે આપણે સહજાનંદ સ્વામીને કહે છે શું કરુણા ચારું લોચનમ પતિત नु आ करुणा स्वभाव तरत प्रश्न थे जो कि नहीं थाय हूँ ज करूचु કારણ કે તમે એટલા બધા ભાવમાં વહેતા હો ને તમે મને સાંભળવામાં એટલા બધા સૂચતું નથી એટલા બધા ચંદ્ર ચકોરની જેમ મારી સામે જોઈ રહ્યા છો અને એટલા બધા કે આડું ઓળું તમારું ધ્યાન જ જાતું નથી અને એટલા એકાગ્ર અને ભાવમાં સ્વામી બોલે સાચું જ બોલે એટલા બધા લીન હો છો તમે એટલે તમે બીજારું વિચારી જ ના શકો પણ આ તો મને વિચાર આવે છે એટલે તમને એમ થશે તો પછી શ્રીજી મહારાજ માટે દયાળુ શબ્દ વપરાયો છે એનું શું સહજાનંદ દયાળુ બળવંત બહુ જય દેવ જય દે હા પણ તમે આ ચેષ્ટા વાંચો અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પરિ રે વારી દુખ્યો રે દેખી નકળા થાય અંધન વસ્ત્ર રે આપીને કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવા એનું રિઝલ્ટ શું શું પ્રેમાનંદ સ્વામીની કરામત છે પણ નજરમાં નથી આવતી સાહેબ એ તો જયારે કહીએ ત્યારે નજરમાં આવે વિચારી ત્યારે નજર માં છેલ્લે દાખલો ગણી દીધો અતિ કરુણા દ્રષ્ટિ છે દ્રષ્ટિ માત્ર થી કરુણાથી બીજાને આમ ખુશ ખુશ અને પ્રસન્ન પ્રસન્ન કરી હતી હાલ આપવા માંડે કરુણા એટલે બે વાત બહુ ઊંડું ઉતરવા જાય તો આ બધું લાંબુ થઈ જાય ભગવાન ના ગુણ એવા છે ને ભગવાન નું સ્વરૂપ જો તમને નહીં સમજાય પણ ભગવાન નું સ્વરૂપ એવું છે શાસ્ત્રો એમ કહે છે કે તમામ વિરોધી ધર્મો નું ભગવાન છે દયાળુ પણ હોય ક્રૂર પણ હોય સરળ પણ હોય ને અટંટ પણ હોય હુરવીર પણ હોય ને ભાગે પણ ખરા એ બળ પણ કરે ને કળ કરે એ આપે વખત લઈ પણ લઈએ દાન પણ કરે અને ચોરી પણ કરે એ બ્રહ્મચર્ય પાળે પણ કરા અને તોડે પણ ખરા તમામ વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન ભગવાનનું સ્વરૂપ છે એટલે એને દયાળુ પણ કહેવાય કરુણા બધા જ એમાં ધર્મો છે પણ છતાં વિશેષ પણ એ છે અને છતાંય એમાં ન ગમ પડે તો એટલું સમજી રાખવાનું જ્યાં દયાળુ ભગવાનને માટે શબ્દ વપરાયો હોય પણ એનો કહેવાનો અર્થ કરુણા છે આટલું સમજી રાખવા તો એવા સહજાનંદ સ્વામી અતિશય કરુણા કરતા કરતા અનેક નો પતિ ઉદ્ધાર કરતા કરતા ફરતા ફરતા શ્રીજી મહારાજ ખંભાત પાસે બુદ્ધિજ ગામના પાદર આવી અને ત્યાંના દરબાર ખોડા ભાઈ ને ત્યાં જઈ સદાવ્રત ચાલતું હતું ત્યાં જઈને ભિક્ષ ભિક્ષા માગી છે બોલો આ પ્રસંગ કેવો છે એની પાછળનો મર્મ બહુ છે કેટલા તમે એમાં સમજો અને એ તમારી પોતાની વાત ઉપર આધાર છે પણ ખોડાભાઈને ત્યાં સદાવ્રત અપાય છે ત્યાં શ્રીજી મહારાજ એમને ઘેર ગયા અને નારાયણ હરે કઈ ભિક્ષા માગી शाट त्या गया शाटे गया शा गया रिक्शा मगवा भाई ना त्या कपात एट गया कई अपात एट्ल गया एम मर्म है जो ते कई सत्कर्म करता हसो तो भगवान सामे थी आश ये कई जी तो कई करता हों तो भगवान आश सत्कर्म करे सदाव्रत आपे तो भगवान सात कदाच तकली समझाती हो भावुक लगती है तरह अय्यार आधारित राखे अति अद्भुत अन्नदान करे कई आपे ये बात सामानी ભગવાનને ખેંચી લાવે સાહેબ જલારામ બાપા આપતા ને રોટલો આપતા તા આપો રોટલોનો ટુકડો તો પ્રભુ ઢૂકડો ત્યાં ભિક્ષા દેહ કરીને ભગવાન રામ પધારે જ્યાં જ્યાં હશે ત્યાં ઠાકોરજી આવે સાંભળવું છે એમાં વિશેષ અરે બહુ મજાની વાત છે પણ તમારા રસ જોઈએ સાંભળવાનો રસ જોઈએ ઢીલા પડીને બેસો તો આ વાત ના નીકળે ભગવાન રામચંદ્રણ વિશ્વામિત્રિથિલામાં સીતાજીના સ્વયંવર પધાર્યા છે જાણો છો ને કથા હાજર આ જે ધનુષ્ય છે એને જે ચડાવી આપે એને જનક મહારાજ કે મારી દીકરી ત્રિભુવનમાં જેનો જોટો નથી એવી જાનકી એના ગળામાં વરમાળા પહેરાવશે દેશ દેશ માંથી દ્વીપ દ્વીપ માંથી બધા રાજા મહારાજાઓ આવ્યા હતા અને ત્યારે વગર આમંત્રણે આમંત્રણ નથી હો દશરથ મહારાજ ને ત્યાં કોઈ આમંત્રણ પત્રિકા જનક મહારાજે મોકલી નથી અને વિશ્વામિત્ર લઈને આવ્યા છે જનક દશરથ મહારાજને ખબર જ નથી કારણ કે ત્યાં એને જવાનું જ નહોતું આમંત્રણ જ નહોતું પણ વિશ્વામિત્ર લઈને રામ અને લક્ષ્મણ ને બગીચામાં જાણવાનું એમાં છે અમૃત એમાં ભર્યું છે સવારે રાત્રો આવે છે સવારે પુષ્પ લેવા માટે રામ અને લક્ષ્મણ ગુરુ પૂજા અને એની પૂજા માટે ફૂલ લેવા પુષ્પ લેવા માટે રાજ્યના બગીચામાં જાય છે સવાર નો પહોંચે સૂર્યોદય થઈ ચુક્યો છે એ જમા બગીચો સૂર્યોદય ઉઠવાનું જ નવ વાગે દસ વાગે સૂર્યોદય શું એની મજા શું ક્યાં ખબર છે રામ અને લક્ષ્મણ બગીચામાં આવ્યા છે પુષ્પ ચૂટે છે એ જ વખતે સીતાજી સખીઓની સાથે એ જ બગીચામાં ગૌરી પૂજા કરવા માટે આવે છે ભવાનીનું મંદિર છે અને ત્યાં પૂજા કરવાનો એમનો નિયમ છે એટલે સીતાજી ત્યાં આવે છે સખીઓની સાથે આજે એમનો સ્વયંવર છે અને નક્ષિક જાનકીય શણગાર સજ્યા છે સીતાજીએ આની બગીચામાં પ્રવેશ કરે છે એમાં અનેક ઘરેણાંઓ પહેર્યા હોય પણ પગમાં નુપુર પહેર્યા છે કેડ પર કંદોરા બાંધ્યા છે અને હાથમાં કંગણ તો બહેનોને હોય જ આ ઘરે છે ચાલે છે તુલસીદાજી ચિત્ર લખે છે સરસ મજાનું કંકન કિંકીની નુપુર ધુની સુની કહત રામ લખન સન હૃદય ગુની અદભુત અર્થ વૃંદાવનના પંડિત રામ કિંકરજી જે અર્થ આપ્યો છે અદભુત રામાયણના એક એક વાક્યો ઉપર એક એક ચોપાઈ ઉપર એક એક શબ્દ ઉપર એમણે જે વિવેચનો કર્યા છે અદભુત ચક્કર ખાઈ એક ચોપાઈ કલાકો બોલી શકાય છે આ ચોપાઈ અંદર પંડિતજી બહુ અર્થ કર્યા આપણને એમ વાહ ક્યા બાથ શું થયું કે કંક અને કિંકીની નુપુર ધુની સુની આ નુપુર પગના પગમાં ઝાંજર હોય કેળ પર કંદોરો હોય અને હાથમાં કંકણ બંગડીયો હોય એ ચાલે છે સીતાજી અને એનો અવાજ આવે છે સાંભળે છે ચારે બાજુ જોવા માંડે છે જે સંયમી છે એ આજે ચિત્તનું વિહવળ થાય છે અને એના ભાઈ લક્ષ્મણ પૂછે છે ભાઈ હા આ અવાજ આટલો બધો મધુર ક્યાંથી આવે છે જુઓ કંકન કિંકીની નુપુર ધુની સુની કહત રામ લખન સન હૃદય ગુની ભૈયા આ આટલો મધુર અવાજ ક્યાંથી આવે છે શાનો તો કંકન કિંકીની નુપુર ધૂની પગના નુપુર કેળના કંદોરા હાથના કંગણ આટલો બધો મધુર અવાજ કામદેવની સવારી આવી રહી છે શું છે આટલો બધો અવાજ મધુર અવાજ ક્યાંથી આવે છે ભાઈ જોને ક્યાંથી આવે છે વ્યાકુળ થઈ ગયા છે આપણા જેવા ન થતા કાને તમારો અવાજ સંભળાવવો છે ભગવાન નું ધ્યાન તમારા તરફ ખેંચાવવું છે તમારો અવાજ એની પાસે પહોંચાડવો છે ઘણા કે છે ને કે અમારો ભગવાન સાંભળતો નથી અને એને સંભળાવવું છે તો હા આ ત્રણના જ અવાજ ભગવાન સાંભળે છે નુપુરના કંદોરા અને કંકણના ત્રણના જ અવાજ ભગવાન સાંભળે છે એ ત્રણ અવાજમાંથી એકાદ પણ અવાજ હશે તો ભગવાન સાંભળશે નહીતર તો નુપુર એટલે નુપુર ક્યાં પહેરાય ઝાંઝર ક્યાં પૂરાય ચરણમાં એટલે એનો અર્થ કે જો આચરણ હશે તો ભગવાન તરત તમારો અવાજ સાંભળશે દુરાચાર્ય હશો અવાજ નહીં પહોંચે શું વાત છે હદાચાર આચરણ અને હું તમને સમજાય એવી જ રીતે વાતમાં વાત કરું આચરણનો અવાજ લોકો પાસે પણ ભગવાન પાસે કેમ ના પહોંચે જોગર ભેળસેળ કર્યા વગર નકલી કઈ પણ ગાલમેલ કર્યા વગર અને એ જ ભાવ કોઈ બીજો જાય વધારે ચડાવે કશું જ ના કરે છેતરપિંડી નું નામ નહીં એવી રીતે કોઈની દુકાન ચાલતી હોય તો એ છે ક્યાંય નો ક્યાંય દૂર દૂર એની વાત પહોંચે છે કે નહીં ભાઈ તમારે ફલાણી વસ્તુ જોઈ છે તો તમે ત્યાં જજો ત્યાં તમે છેતરાશો નહીં માનો કે આ ગાંધી રોડ છે ત્યાં પહેલાં લલુ વ્રજલાનું ઓસડિયાનું બધું મળે છે લલુ વ્રજલાનું ત્યાં ત્યાં તમે જે કંઈ સૂઠ તે બધું જે તમારે કંઈક કોઈ પણ ઓછો ઔષધ કે આવા અમુક વસ્તુઓ લાવવી હોય એ તમે લાવો તાજું મળે સસ્તું મળે અને સાચું મળે ન તમને એકની જગ્યાએ બીજું ઘુસી જાય એવું નહીં આજની તારીખમાં પણ એની શાક છે અમુક જગ્યાએ કેસર ચોખ્ખું જોયે છે તો તમે ત્યાં જ મળશે તમારે ચંદન ચોખ્ખું જોઈએ તો ત્યાં જ મળશે બીજે તો બીજે નક્કી નહીં શું આપે તમને તો જે સાચો આચરણ કરે છે એનો અવાજ પહોંચી જાય છે ને લોકો સુધી તો ભગવાન સુધી કેમ ના પહોંચે સાચો અધિકારી હશે લાંચ નહીં લેતો હોય એવો ઈમાન ધીરે દીપૂર્વક જે કોઈ અધિકારી કામ કરતો હશે તો લોકોમાં એનો અવાજ પહોંચી જાય છે તમારે જો મદદની જરૂર વગર પૈસા તમને અવશ્ય કામ કરી દે અને બીજા પૈસા ખાઈ જાય ને કામ નહી કરે તો એક આચરણશીલ માણસનો અવાજ પહોંચે છે ને તો ભગવાનને કાને કેમ ના પહોંચે શ્રીજી મહારાજે જયારે ગામડે ગામડે સંતોને ફરવા મોકલ્યા ત્યારે અમુક સંતો હતા એમણે કહ્યું મહારાજ હવે અમે કઈ ભણ્યા નથી અને ત્યાં જઈને શું વાતો કરીએ ત્યારે મહારાજે શું કહ્યું આ શબ્દ કે ભૂલાતી ગઈ હોય એવું લાગે નહી આ પેટન્ટ હતો શબ્દ શ્રીજી મહારાજે કહ્યું કે સંતો મુંજાઓમાં જાઓ વર્તન વાતો કરશે તમારું વર્તન વાતો કરશે તમારે કઈ કરવાની જરૂર નથી બસ ભજન કરજો તમારું વર્તન જ વાતો કરશે અને એ જ થયું છે એ ગામડે ગામડે દેશ દેશ પ્રદેશમાં સંતો ફરતા ભીક્ષા મળે તો જમે માર પડે તો માર સહી લે ન મળે તો વૃક્ષ નીચે શિવાલય દેવ ડેરું બેસી કઈ જ કરવાનું નહીં આ દરિયાખાં ઘૂમટમાં મુક્તાનંદ સ્વામી વગેરે પચાસ સંતો બેસતા બસ ભીણા કરે ભજન કરે ભિક્ષા મળે તો જમે ન મળે તો હરે તો એવી રીતે બેઠા બેઠા સંતોને જોઈને ગામના લોકોને એમ થાય કેવા સારા સંતો છે ત્રગા કરે ચીપિયા મારે લોહી કાઢે ગાળો વાંડે ઝઘડા કરે ટંટાફિસાદ કરે આ સંતો કેવા સારા છે સામે થી આવીને બે અને સંતો વાતો કરે અને એમાંથી સત્સંગી થાય ચૈતન આનંદ સ્વામી ફરતા ફરતા વાંસદા ધરમપુર ત્યાં ગયા છે સુરતની ઉપર આગળ તો એ વિચરણ કરતા અને મહારાણી એમની બધા સાધુઓ હોય એમની પૂજા દાન ભેટ કરવાની એમની રોજ નિયમ એમને જયારે પાસે આવ્યા ત્યારે એમને જાણે ઓહો આવા સંત સ્ત્રી તરફ નજર નહીં એની આકાંક્ષા નહીં પૈસાની સ્પૃહા નહીં કોઈ પદાર્થની સ્પૃહા નહીં આવો સંત આજ પેલી વાર જોયા નહી તો લાવ લાવ લાવ લાવ બે રૂપિયા જે કાઢે ત્યાં તો વધારે માગી લે કોઈ સ્પૃહાની આવા સાધુ પેલી વાર જોયા એટલે પૂછાયું કે ક્યાંથી આવે છે કોણ છે વાત કરી તો મેલમાં બોલાવો કથા વાર્તા સાંભળી અને પછી કુશળ કુંવરભાઈ સત્સંગ થયો અને શ્રીજી મહારાજને ત્યાં ધરમપુર પણ પધરાવ્યા અને સત્સંગમાં કુશળ કુંવરભાઈ અમર થઈ ગયા શું કર્યું વર્તન વાતો કરી શું કર્યું વર્તન વાતો કર આચરણ છે વાતો કરે વિવેકાનંદજીને અમેરિકા ધર્મ સંસદ અઢારસો ને ત્રાણું ની વાત ત્યારે વિશ્વ ધર્મ પરિષદમાં જવાનું થયું પરમશજી તો દેવ છોડીને ચાલ્યા ગયા હતા રામકૃષ્ણ પરમ પણ મા શારદા હતા એટલે વિવેકાનંદજી એમના આશીર્વાદ લેવા માટે ગયા વાત જોજો પ્રણામ કરી આશીર્વાદ લઈને નીકળું એટલે મા શારદા દેવીને પગે લાગ્યા અને પૂછું શું છે તો કે હું જાઉં છું પ્રદેશમાં આશીર્વાદ આપજો કે હું મારા મનોરથમાં સફળ થાવ શારદાદી કશું બોલા નહી મા ભાઈ વિવેક જાઉ પણ આવ્યો છો પગે લાગવા એક કામ કરતો જા કેવા વિચિત્ર બધા પ્રયોગો હોય છે મારે શાક સુધારવું છે તો છરી પડી છે એ છરી મને આપતો અને તું તારે પંથે જા આશીર્વાદ લેવા એવા છે મને છરી આપ શાક સુધારવું છે પછી તું તારે પંથે પડ એટલે વિવેકાનંદજી એ પેલું ચપ્પું હોય ને એ લઈને એમને આપ્યું એ આપવું એટલા માં જ શારદામાં બોલ્યા જાઓ વિવેક તમે તમારા કાર્યમાં સફળ લ્યો છરીને એને શું લેવા દેવા સમજાય છે કાંઈ વાત પણ બસ જાઓ તો કે મા સમજાયું નહીં બસ મેં તારી કસોટી કરી લીધી તું તારા કાર્યમાં સફળ થઈશ વર્તન વાતો કર પણ મા આમાં મને કંઈ સમજાયું નહીં તને નહીં સમજાય મેં તારો સ્વભાવ જોઈ લીધો એટલે તું સફળ અવશ્ય થઈશ તો શું જોયું બસ છરી હતી ને આપણે કોઈ પણને છરી આપીએ તો આપણે કેમ આપીએ હાથો પકડીએ અને છરી આપીએ ને વિવેકાનંદજી છરી કેમ આપી ધાર પકડી અને હાથો આપ્યો એટલે વાગવું ભલે મને વાગે સામાને વાગવું ન જોઈએ એટલે માં શારદાદી બોલ્યા એટલા તારો સ્વભાવ છે ઉત્તમ છે તું તારા કાર્યમાં સફળ થઈશ વર્તન વાતો કરે આપડે તમે જોયું કોઈની બાજુ ચરો ચપ્પુ કઈ માગજો હાથો પોતે પકડશે અને ધાર આપણી બાજુ કરશે એ ઘુસી જવું હોય તને ભલે પેલા વિવેકાનંદ ધાર પોતાના હાથમાં પકડીને હાથો આપ્યો આ વર્તન વાતો કરે છે એમાં જ આશીર્વાદ છે એમાં જ ભગવાન અવાજ છે સંભળાય છે આચરણ છે એનો અવાજ પોચી જ જાય તમારી ત્યાં નોકર હોય કે તમારા દીકરા હોય કે ભાઈ હોય કે સંબંધી હોય કે મિત્ર હોય કાંઈ પણ હોય તમે કઈ કહો એ પ્રમાણે બધી વસ્તુ બધી આમ કરતા હોય તો તમને ગમે ગમે એના તમને ખેંચાય ને જો બાકી હવે આમાં અમારું એવું છે ને અમે બોલીએ રાખીએ સાધુ સાધુ સંતો વાતો કરી રાખીએ પણ જે એ પ્રમાણે કંઈક કરે વર્તે સેવામાં જોડાય ભજનમાં જોડાય કઈ સ્વાભાવિક રીતે પછી એના તરફ ધ્યાન જાય પણ અભિ શું ને અભિભોક સામે તો બોલવાની ટેવ પડી ભાઈ હાથ ધરે જ નહીં એના તરફ કોનું નજર જાય પણ આમાંથી કઈ ભાઈ સૌની નજર જાય પણ બીજા એમ હોય કોણ ઉઠ કોઈ ઉઠો ભાઈ ઉઠો બોલો પોતે ના જાય પ્લેન ચાલુ જતું હતું ઉડ્યું જતું હતું ચાલુ તો નહિ હવે વેધર એટલું બધું ખરાબ થઈ ગયું એટલું બધું ખરાબ થઈ ગયું કે પેલા પાયલોટ ગમે એટલું બેલેન્સ કરે તો એમ લાગે તૂટી જ પડશે અને એને નક્કી થઈ ગયું કે આ પ્લેન નહીં કઈ આપણે પોચવા નહીં દે પણ એને તરત કોકપીટમાંથી તરત પાયલોટ જાહેરાત કરી કે ભાઈ આ કાબુમાં રાખવું હવે કઠણ છે વેધર એટલું ખરાબ છે પણ એક જણો કોઈ જો એક સેકન્ડ માટે અમે ઓટોમેટિક ડોર ખોલીએ અને જો કૂદી જાય અને એનું બલિદાન આપી દઈએ તો વજન ઓછું થઈ જાય તો હું પ્લેનને કાબુમાં લઈ લઉં આ વાત છે બાકી આવું કરે નહીં ત્યાં કઈ બારણું ખોલાય નહી પણ એક સેકન્ડ માટે ડોર ખોલું એક જણો જો કુદી નીકળી જાય બલિદાન આપે તો પ્લેન વજન ઘટવાથી કંટ્રોલ થઈ જાય માટે એક જણો કોઈ ઉભો થઈ આગેવાનો હોય બધા થડા એટલે બધા મીંડા કે ભાઈ કોઈ બલિદાન આપો કોઈ એક જણ ઉભો થઈ જાય હવું નઈ એમ કોક થાય એમાં જુવાનિયા તો કોઈ થયા જ નહીં ઘરડા બુડા ને કોણિયું મારે તમે બહુ ખાઈ પીધું છે નીકળી જાવ શું હોય ને પણ ઘરડા ને જેટલી જીવાની આશક્તિ હોય એટલી જુવાની ના હોય તમે જો ઘરડા તો બેઠા જ ન થાય પણ એમાં હા એ મોટો હટો કટો એક જણા ને બે જણા કામ થાય એવો એવો એવો એવો થયો એટલે બધા તાળી નો થઈ ગયો વારે વાઘ આને બલિદાન દીધું બે જણા નું ઉતરી જાય એવો છે આવ્યો ઉભો થાય બારા ને ઉભર ભાઈ હું જયારે હાથ ઊંચો કરું ને મારા પ્રભુ નું નામ આપજો અને ઓલો બોલવા મળ્યો એક પછી બોલો હનુમાનજી મહારાજ ની જાય રાધાકૃષ્ણ ભગવાન કી કોલોકવાસી ભગવાન કી જાય રામચંદ્રજી ભગવાન કી જાય એમ કે છે વિષ્ણુ ભગવાન કી જાય ડોર સટ ખુલું બેઠો એને લઈ રૂપાણી નાખી દીધો બંધ થઈ ગયો બારના પાસે જે બેઠો તો એને લઈને ઉપાડી દીધો બોલો જોઈ રહ્યા હોય કોઈ પોતાનું બલિદાન આપે એટલે કે પણ જો કોઈ વર્તન કરે પોતે એના ઉપર નજર જાય પોતાનું બલિદાન આચરણ કરે ગમે આજ્ઞા પાળે ગમે આચરણ છે તો હવે જે શિક્ષાપત્રીમાં લખ્યું હોય એમ જો કોઈ વર્તવા માંડે તો અવશ્ય એનું આચરણ છે તો ભગવાન પાસે એનો અવાજ જરૂર જાય જાય ને જાય જ શ્રીજી મહારાજ પાસેનો અવાજ પહોંચે પણ ઓલા ગુરુ ચેલો બીજા સુતા એમાં રાતનો ભાગ એટલે ગુરુ એ પેલા ચેલા ને કીધું ચેલા રામદાસ યાદ જી ગુરુ મહારાજ ગુરુ મહારાજ કહે પાછો જી મહારાજ જી ગુરુ મહારાજ બોલો બાર જો ને વરસાદ ચાલુ છે બંધ થઈ ગયો ઉભું થવું પડે ને આઠ આઠોડાનો ઉભો થાય એટલે એમણે ગુરુ મારા બિલાડી બારથી આવી છે જો એને ઉપર હાથ ફેરવી લોરી હશે વરસાદ નહીં હોય ઉભો નથી ગુરુ પણ એ ઓઠે ભરાયેલા રામદાસ ચાર તો કે જે ગુરુ મારા બોલો તો કે હવે સુઈ જવું છે દીવો ઠારી નાખીને તો કે માથે ગોદડું ઓઢી જાઓ આંખી વેચી જાઓ દીવો ઠરી ગયો દીવો ઠરવાની શું જરૂર છે રો છે ગુરુએ ત્રીજી વાર કીધું રામદાસ ગુરુ મહારાજ બોલો ઠંડો પવન આવે છે બારણું બંધ કરી દે હવે એના તો ઊભું થવું જ પડે એમાં શું કરો એટલે રામદાસ જે ગુરુ મહારાજ બે કામ મેં કર્યા એક કામ તમે કરો થયો તરફ કોને વ્યક્ત થાય આચરણ કરે તો ભગવાન ચરિત્ર કેવાની તો વાત જ નથી કરી હજી તું તમને સહજાનંદ કરુણા સમજાવવાની કોશિશ કરું છું હજી તો એના બુદ્ધિજ માં છે સાંભળવું છે પૂરું કરવું આચરણ વાત છે પણ એક પછી વાતો યાદ આવતી જાય છે અને તમને કઈક મગજમાં લક્ષ્મણજી વનવાસ છે પંચવટીમાં બેઠા છે અને એમાં રામ અને લક્ષ્મણ બેઠા છે લક્ષ્મણજી કઈક ફળ લેવા ગયા છે અને બે ને મીઠો ઝઘડો થયો સીતાજી ને રામ બેઠા છે બે ના હોય એટલે બે પડખે રાખી રાખી મધુર એક સંવાદને ગોષ્ઠીને આનંદને મજાક કરે છે સીતાજી કે પ્રભુ મારા ચરણ બહુ સુંદર છે રામચંદ્રજી કે તમારા કરતાં મારા ચરણ બહુ સુંદર કોઈ કોઈનું મૂકે નહીં ભગવાન હોય પણ ઘરવાળાને ઘરવાળાનો ઝઘડો એ તો એ જ હરખો હોય સીતાજી કે ના મારારણ સુંદર છે રામ કે દેવી મારા ચરણ સુંદર છે કોઈ કોઈ નીચું મૂકે નહીં એમાં લક્ષ્મણજી આવ્યા લક્ષ્મણજી સીતાજી અને રામે કહ્યું કે લક્ષ્મણજી ઘરનો ઝઘડો છે હું કહું છું મારા ચરણ સુંદર છે સીતાજી કે મારા ચરણ સુંદર છે ખરેખર તું નિર્ણય યાદ કોના ચરણ સુંદર છે બહુ મીઠી વાત હા એટલે લક્ષ્મણજી તરત બે ચરણ ઉપર યાક હાથ રાખીને એમ કીધું રામના ચરણ ઉપર હાથ રાખીને આમ કીધું આ ચરણથી નિર્ણય આ ચરણથી આ ચરણ સુંદર છે એટલે સીતાજી એકદમ ખુશ છે કે રામનું મુખ થોડું ઢીલું પડી સીતાજી ખુશ છે જો મારા ચરણ સુંદર છે ને એટલે લક્ષ્મણજી કે મા તમે ખુશ ન થાવ મેં શું કહ્યું આ ચરણ થી આ ચરણ સુંદર છે ઝાંખા પડી ગયા એટલે રામ ખુશ થઈ ગયા એટલે લક્ષ્મણજી કીધું ભાઈ બડે ભૈયા ક્ષમા કી ગયો તમારે ખુશ થવાની જરૂર નથી મેં કીધું તમે સમજ્યા ને લે તો ने एक साथ चरण सुंदर आचरण नुपुर अवाज भगवान सुधी जाए छे जाए छे जाए बीजो अवाज क्यों के कंदोरो कंदोरो ब्रह्मचर्य नतीक જે વિશુદ્ધ પવિત્ર જીવન જીવે તો એને ભગવાનને કાને ભગવાનની પાસેનો અવાજ જાય જાય ને નથી પરણા એ લોકોને વિશુદ્ધ સંપૂર્ણપણે પરિણા બીજી માં દીકરી એવો જે સંયમનો માર્ગ છે અને એવી રીતે વિશુદ્ધ રીતે જે બ્રહ્મચર્ય પાળે છે સંયમ પાળે છે તો એને વગર કહે ભગવાન પાસે એનો પહોંચી જાય છે કેવી મીઠી વાત છે ભગવાન ને બ્રહ્મચર્ય વાલું છે અને પવિત્રતા પરમ શિખર છે એમાં ફેરફાર થાય છે ભગવાનને કેવું નથી ગમતું એ ખબર છે તમે બેઠા છો અને તમારી પાસે કોઈ માણસ આવે અને એના કપડામાં મળ્યું હોય તો કેવી સુખ ચડે હમ આખો મળી ભર્યો હોય ગંધ મારતો હોય અને આપણી નજીક આવે તો સુખ ચડે કે નઈ અરે અથવા કોઈને વોમિટ થતી ને ઉલટી થતી હોય ને રગદોળાઈ ગયા હોય કપડાંને બધું ભરાઈ ગયું હોય તો કેવું થાય આપણને કોઈને ઉલટીને વોમિટિંગ જોઈને કેવી સુખ ચડે ને એ ભાઈ એથી જાઓ જાવ જાઓ ને કાંઈ પોતે હટી જાય ને બસ કોઈ આ જ્યારે પોતાનો પવિત્ર ધર્મ છે એનો જ્યારે ભંગ કરે છે ત્યારે ભગવાનને એના પ્રત્યે આમ આવી સુખ ચડી જાય છે અને જો એ પહેલાં પવિત્રપણે રહે છે તો ભગવાનની ગમે છે વિશુદ્ધ છે એટલે એ અવાજ સંભળાય છે બ્રહ્મચર્ય નો ભગવાન અવાજ સંભળાય છે લક્ષ્મણજી બાણ માર્યું અને લક્ષ્મણજી થકી ઇન્દ્રજીત મરાયો મસ્તક કપાઈ ગયું ઈન્દ્રજીત મૃત્યુ થયું ઈન્દ્રજીત પત્ની સુલોચના મહા સતી પતિવ્રતા નારી મંદોદરી પણ સતી અને સુલોજીત પત્ની પણ સતી પતિનું મૃત્યુ થયું સમાચાર સાંભળવા બહુ રૂદન કર્યું છે રાવણ પાસે સુલોચના એ મૂકી કે મારે સતી થવું છે મારા પતિ નું મારે શબ્દ જોઈએ અને હું તમારી પાસે મંજૂરી માગુ છું સસરા થાય ને હું મંજૂરી માગુ છું પિતાજી મને મારા પતિનો શબ્દ લેવા પોતે જ જવા દો હવે રાતનો ભાગ રામની છાવીમાં દુશ્મનની છાવણીમાં એનું શબ્દ છે અને ત્યાં સુલો જવા દેવાની રાવણે તરત કીધું જાઓ બેટા દીકરી જાઓ તમારા પતિનો શબ્દ લઈ આવો ઘનઘોર રાત્રિ અને એકલા સુલો એને રાવણે મોકલ્યા દુશ્મનની છાવણી દુશ્મનનો પ્રદેશ એનો તટપ્રદેશ રાવલોચના સડસડાટ નીકળી ગયા મંત્રીઓએ વિરોધ કર્યો મહારાજ આ ભૂલ થાય છે આવી રીતે દુશ્મનની સીમા માં પુત્ર બધું ન મોકલાય એકલા ન મોકલાય રાવણે શું કહ્યું ખબર છે કે કોઈને સાથે મોકલવાની જરૂર નથી અરે દુશ્મનો છે બ્રહ્મચારી હોય એવાને ત્યાં મારી યુવાન પત્ની હોય કે સ્ત્રી હોય કે દીકરી હોય એને મોકલતા મને જરાય સંકોચ થતો નથી જેના સેવકો હનુમાન જેવા સેવકો આવા બ્રહ્મચારી પવિત્ર હોય ત્યાં સ્ત્રીઓ નિર્ભય હોય છે જેનો એક હનુમાન આવો પવિત્ર છે તો બીજા સેવકોની રામની વાત શું છે સ્ત્રીઓને એક પણ આંગળીનો કોય ટાઢ એવા પવિત્ર પુરુષો છે કેવા શું માગુ છું કે હનુમાનજીના સેવકના આ બ્રહ્મચર્યો નો અવાજ રાવણના કાને પણ પહોંચ્યો હતો ભગવાનને કાને કેમ ન પહોંચ્યો આ બદલીવાળા ભાણ ખાચર શ્રીજી મહારાજ બદલી પધારેલા અને ભાણ ખાચર તો બહુ ક્રૂર માણસ હતો જે ગામના ગોંદરે વડના ઝાડની છે શ્રીજી મહારાજ ઢોલીઓ પાતરી હતું અને અને ભાણ સમાચાર મળ્યા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે તો આવવા નીકળ્યા તો શ્રીજી મહારાજ માથે ઉઠી ગયા કોઈ કીધું ને આવે છે તો માથે ઉઠી ગયા એ બ્રહ્માનંદ સ્વાઈને બધા બેઠેલા હતા કીધું મહારાજો ભાણ ખાચર આવે છે તમે જ દર્શન આપો તો કે એ તો બહુ ક્રૂર છે પાપી છે અમે એને મોડું નહીં દેખાડ્યું અમે દર્શન નહીં આપ્યું બ્રહ્માનંદ માથા મોટો છે પારસો તો બીજા છે નહી આ થાય શું બધું બટ બટાચી બોલી જાય તો એટલે બ્રહ્માનંદ સામે ક્યારે મહારાજ કઈક દયા કરો ના હું દર્શન નહીં આપવા વણ ખચર નજીક આવ્યા ત્યાં મહારાજ બેઠા થઈ પાછા બેઠા થઈને દર્શન આપ્યા એટલે બાણ ખાચરી બેઠા વાતો ચિત્ર નથી રવાના થઈ ગયા એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજ આ શું કર્યું તમે ઘડીક હું કઈ દર્શન નહીં આપણે માથે વડું લુરુ હોઈ ગયા જેવો પાસે આવ્યો તો તમે માથે લુગડું ઉગાડી બેઠા થઈને દર્શન આપ્યા તો કે સ્વામી એમાં એવું છે એ અમે વિચાર કર્યો કે મહા પાપી છે દુષ્ટ છે એટલે અમારે એને દર્શન નથી દેવું પણ એ એક વાતમાં પરસ્ત્રીની બાબતમાં વિશુદ્ધ છે નકશી ક્યારે નજર બગાડી નથી એટલે એમને થયું ગયું એને તો દર્શન આપવા જોઈએ આપવા જોઈએ એને આપવા એટલે કિંકી એટલે કંદોરાનો અવાજ એટલે સંયમ બ્રહ્મચર્ય નો અવાજ ભગવાન પાસે પહોંચે છે પહોંચે છે ને પોચે છે ત્રીજું છે હાથનું કંકણ કંકણ એટલે દાન સમર્પણ કંઈક આપવાની ભાવના કોઈને ઘેરે રોટલો ટુકડો મળતો હોય તો કૂતરું આવે અને જ્યાં કાંઈ મળતું ન હોય ત્યાં કૂતરાય ના આવે અને કૂતરાને રોટલો નાખ્યો તો બીજા કૂતરાને કે આ રોટલો મળે છે હવે જો રોટલો કે દાન કે કાંઈ આપતા હોય એનો અવાજ પશુ પક્ષીઓ સુધી તમે જાહેરના બે દાણા નાખજો એક કબૂતર બીજાને કહેશે અહીંયા દાણા નાખે છે બીજે દિવસે પચાસ કબૂતર આવશે એકબીજાને કહે છે કાંઈ ચણ નાખે છે પશુ પક્ષીઓને પણ જો દાંતારનો કાન અવાજ સંભળાય જતો હોય તો ભગવાનને ના સંભળાયેલા કંઈક આપે તો પૈસો એવું છે તમે જો ભેળો કરી રાખો તો દજાડે પણ જો સત્કારમાં ભગવાનને અર્થે ગરીબોને અર્થે મૂંગા પશુઓને અર્થે ભગવાનના ભક્તોને અર્થે એમ જો વાપરે તો પૈસો વાપરે તો શાંતિ આપે પકડીને ભેળો કરી રાખે દજાડે અહીં એવું છે ભેળો કરી રાખો દજાડે છૂટો મૂકી દો તો શાંતિ આપે પણ છૂટે સાંભળી નહીં ના છૂટે પણ અમુક હોય છે એ દાનવીર હોય છે અને જે દાન આપતા હોય છે એનો અવાજ પહોંચે પહોંચે પોચે છે વાહ જરૂર પહોચે એક નાનકડી વાત પછી હું હવે સહજાનંદ સ્વામી વાત કરીશ ટ્રેન ચાલી જતી હાથમાં કટોરો લઈ ને ભીખ માગી રેલવે ના કમ્પાર્ટમેન્ટ ડબાવા બન્ને આંખે આંધળો ભીખારી જોઈ ને દયા ઉપજી જાય બે આંખે સાવ ફૂટી ગયેલી અંધ બિચારો અને હાથમાં કટોરો લઈ કે ભાઈ ખાતો ખાતો બોલે ભગવાન કે નામ પર કુછ ભાઈ ભગવાન કે નામ પર કુછે ભગવાન તુમ્હારા ભલા કરેગા ભગવાન તુમ્હારા ભંડાર ભરેગા પ્રભા ભગવાનને દિયા હો તો કુછ ગરીબ દે દો ભગવાન કે નામ પર દે દો આમ કટોરો લઈને ફરે કોઈ દે એમાં રેલવેમાં ત્રણ સીટ હોય ને ઉપલી સીટ એક જણો બેઠો તો એણે આ બિચારા અંધ ભિખારીને આ સાંભળ્યો ને ભગવાન કે નામ પર કુછ ભાઈ ભગવાન તુમ્હારા ભલા કરેગા ઈશ્વરને દિયા હો તો કુછ દે દો પેલા ખિસ્સા માંથી પાંચ રૂપિયાનો સિક્કો કાઢ્યો ત્રીજી બર્થ ઉપર હતો ને એને કીધું કે પહોંચાડો ને બીજી સીટ વાળા નીચેની સીટ વાળા નાખી નાખો ના છે એને લઈને કટોરામાં પેલા ભિક્ષુક કટોરામાં સિક્કો પાંચ રૂપિયાનો નાખ્યો સિક્કો પડે એટલે ઠણ અવાજ થાય એ જેવો સિક્કો નાખ્યો અને ભિખારી મુખમાંથી આશીર્વાદ નીકળી ગયા ભગવાન તું ભલા કરે અચ્છા કરે ત્યારે એ નટખટીયો બેઠો હતો ને સાવ બેઠો હતો કોરો ધાકોડ એને આ સિવાય બીજો ધંધો ન હોય ઈ બોલ્યો લ્યો ભાઈ જો રૂપિયો કોનો અને કોને દુવા દીધી રૂપિયો કોનો અને કોને દુવા દીધી કારણ કે દુવા તો છેલ્લા પાટીયા આમ કરીને કટોરામ નાખ્યો ને અને એને દુવા દીધી ભગવાન તમારા અચ્છા કરેગા ભલા કરેગા દેખો રૂપિયો કોનો અને કોને દુવા દીધી ત્યારે ઓલે ભિખારી સાંભળી ગયો અંધ હતો પણ કાને તો બેરો નતો એને તરત આ શબ્દો સાંભળે નાખી જવાબ દીધો કે ભાઈ વાત સાચી છું પણ મારી ગોતી લેશે હું આંધળો છું પણ મારી દુવા આંધળી નથી એ તો જેનો રૂપિયો છે ને એને ગોતી લેશે એમ જેને કોઈને કઈ દીધું હશે ને એને ભગવાન ગોતી લેશે પણ દાન દીધું જ ન હોય પાંચ રૂપિયા ના હોય કોઈ રોટલો થૂકવાળા કરી ભેડા કરી ગણી ગણી જમા વ્યાજ નું વ્યાજ ચક્રવિદ્ધિ વ્યાજ એમ કરી ને પછી એ મરીને મોટો શેસો ખરપ થઈને બે રૂપિયા હાચો એનો અવાજ ભગવાન સુધી જાય નહી બુદ્ધેજ માં શા માટે આવ્યા સદાવત રોજ આપવું કઠણ છે પણ રોજ સદાવ્રત માંડવું કરી તો જુઓ ત્યારે ખોડાભાઈ ને ત્યાં રોજ સદાવ્રત અપાય છે ત્યારે આવ્યા છે કચ્છ નું વાંઢ ગામ દેવજી ભગત એને ત્યાં કઈ ખબર નહીં તોરજી બ્રહ્મચારી મહારાજ નીકળી ગયા હતા ત્યાં જ બેઠા મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ ગામમાં આપણું કોઈ હરિભગત નથી તો કે એક છે હાલો અને ખાટલો બેઠા બોલે હા ઓડા અને એના રોટલા જીમા બ્રહ્મચારી કીધું મહારાજ આ શું છે તો કે તમે ભગત કીધું દેવજી ભગત તો હા આ તમારો ખમીશ ઉતારો તો કેળિયું ઉતારો તો ઉતાર્યું ત્યાં ભાઠા પડી ગયેલા બ્રહ્મચારી ને બ્રહ્મચારી આ માથે કાવડ ઉપાડી આખા ગામમાં રોટલા માગે એ રોટલા ભેળા કરી અને જે કોઈ સાધુ ભગત ભીખારી છે અન્નના સદાવ્રત અપાય છે શ્રીજી મહારાજ આવ્યા છે ત્યાં આવેલી દાસીઓ સદાવ્રત બધું આપતું આ તો દરબારી કામકાજ છે એટલે એમણે કીધું ભિક્ષા દેહ નારાયણ હરે મહારાજ હજી થોડી વાર છે આ ઓછરીમાં આટા મારો ત્યાં હું હમણાં લાવી દઉં છું એ ઓછરી આજે છે એ મકાન પણ આજે સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ હતા વરણી વહેશે ત્યારે એ ઓછરીમાં સાત આટા માર્યા પછી મહારાજ એને પેલો થેલો શું કેવાય લાકડા નું પેલો જે હોય તે ઓછરીમાં પેલા આડા લાકડાના મકાને એમાં પેલું ખાટ ઝૂલા જુલા માટે કડું હોય એ પછી કડું પકડી ને મહારાજ ઉભા આજે પણ એ પ્રસાદીનું કડું એ મોભ એ બધું છે આડહર છે અને કડું પકડી મહારાજ ઉભા સદાવત ની અને પછી પેલો જુવાર ટોપલો ભરીને પેલી દાસી આવી ઓછરી કોરે બેઠી અને કહ્યું લો મહારાજ લ્યો નીલકર કે નામાં તૈયાર કઈક હોય રોટલો રોટલી કઈ હોય તો આપો આને હું શું કરું આ છેલ્લી બાકી લોટ આપો તો ક્યાંક વાળી ભાટી કે બાખરી પકાવીને હું જમી લઈશ પણ આને હું શું કરું તો કે અહીંયા તો એ અપાય છે જુવાર જ અપાય છે લેવું જ લો લે જવા હાલતા થાવ નોકર ને શું ન લેવું હાલતા થાવ ત્યારે નીલકંઠ વરણી બોલ્યા કે માં સંભાળીને બોલો મારા જેવો કોઈ આવ્યો નથી પછી ક્યારે આવશે નઈ ઓહો તમારા જેવા કોઈ નઈ અહીંયા તો હવે મોટી જતા મોટા શરીર હે બથમાય હમાય ની એવા કડધિંગા જેવા તો કેવા મહાત્મા છે કે જોઈ જોઈ ધરતી હાલે તો ધ્રુજે અને તમે તો હા હુક લકડી જેવા ફૂંક મારી ઉડી જાય તમે કહો છો મારા જેવા કોઈ આવ્યો નથી આવશે અહીંયા તો મોટા મોટા મલ જેવા આવી ગયા છે ત્યારે મહારાજ હસતા હસતા કે ભલે આવ્યા હશે બધા પણ મહારાજ એવો ક્યારે કોઈ અહીંયા આવ્યો નથી અને કોઈ આવશે નહીં આપણે આવ્યા છીએ અતિ કરુણા છે અતિ કારુણ્ય નહીં ના જનમંગલ અતિ કારુણ્ય નહીં અને મહારાજે પછી પોતાનો ખેસ હતો ને લુગડું હતું ને વસ્ત્ર ગારણનું એ લાંબુ કર્યું પાણી ગરણું હતું લેવા માં આપો ખોબો વરી ને જુર નાખી લઈ લીધી ગયા એ જુવાર માંથી પાંચ છ દાણા જે કબૂતરો બેઠા હતા ને એને બધી જુવાર છાંટી દીધી અને છાંટતા ગયા કબૂતરો ખવડાવતા ગયા શ્રીજી મહારાજ બોલ્યા મારે અહીંયા કરુણાનું કેવું છે સહજાનંદ સુખકારી જે છે ને એ મૂર્તિ તમારી મહારાજ કબૂતરાકીને કચ્છમાં હરિભગત સત્સંગમાં થાય જાઓ અને એ બધા સત્સંગમાં જન્મ કચ્છમાં સત્સંગ થયો પશુ મીઠાઈ મનુષ્ય મોહકી સાજ સવેરી કરુણા તે પશુ પક્ષીઓના દેહ મૂકાવીને સીધા ભગવાન હરિભક્તોને ઘેર જન્મ દઈ દીધા હરિભક્તો કરી દીધા એ સહજાનંદ મૂર્તિ સુખકારી છે કેવા સુખ આપવા આવ્યા છે એ આપણને કોઈ ગણતરીમાં આવતું નથી પણ મહિમા નથી ને એટલે સમજાતું નથી કબૂતરાઓ મરી જત તો એને જોગ ન થત કેવળ કરુણા થી એને હરિભક્તો કરી દીધા જો કેવા સુખ આપવા આવ્યા છે નોકરી કરીએ છીએ અને આટલો પગાર ઢળીએ છીએ મહિને ચાલી લાવે છે પચાસ લાવે છે લાખ લાવીએ છીએ એ અમારી બુદ્ધિ થી લાવીએ છીએ અમ તો કઈ થોડું થાય છે ના ભાઈ ના એ હાલવા દે ત્યારે હાલે કાંટો ફરી જાય ને તો હવાર માં હળીયું મળીયે કાઢવા નીચે પહેરવા લુગડા ઉપર પહેરી ને ઉપર પહેરવા અને નીચે પહેરી તો વકલ ફરી જાય શું છે કઈ બુદ્ધિ ગાંડો થઈ જાય નાક આગળ પાછળ આટા ફરી જાય અને આટા કોના હાથમાં આપણા હાથમાં છે કમણાં હલતા હલતા ગળીકમાં ફરી જાય થોડા વર્ષો પેલા ને ડાયો છોકરો તો કોણ જાણ શું અડધો કલાકમાં આટા ફરી ગયા તો મગજ ફરી ગયું તો ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર કે જીભ બતાવ આમ લબર બહાર કાઢી ગળી જાય ભગવાન ની કૃપા છે એ નહીતર કઈ થાય નઈ આ આપડે સંતો કે છે ને ભાઈ આ ખેતર ખેડો તમે વરસાદ લાવું હું ભગવાન જીવે કામ વેચી લીધા બોલો ખેડો તમે વરસાદ લાવું આપણું કામ નહી પછી વરસાદ હું લાવું વાવોટો કાઢી આપણે વાવી શકીએ ખેડો તમે વરસાદ લાવો હું વાવો તમે કોટો ફોડું હું છોડવા મોટો કરો તમે દાણા બેસાડું હું નહીતર ખાલી ફોફું ઉભું રહી હે હકાભાઈ બાજરો બહુ મોટો દાણા નથી બેટા છોડવા ને સંભાળો તમે જે કઈ પાણી વાત રક્ષણ કરીને કરવું હોય તે પશુ પક્ષીઓ દાણા બેસાડું હું એ દાણા હું બેસાડું પકાવું પછી તમે દાણાને કાઢી દળી રોટલા કરી જમો તમે પચાવું હું એ આપણું પચાવ્યું પછી એટલે લોકો માંસ ખાઈ જાય છે માંસના પોચા પોચા આંતરડા પચતા નથી બોલો એ કોની કરામત જે માણસ ખાય છે એનાથી પણ કુણા છે એ પચતા નથી એવા કૂણાનાથી પણ કોમળ છે છતાં એમાં કેવી ગરમી ઓલા માણસને પચાવી દે છે આ આંતરડા પચતા નથી કોણ પચાવે છે આવો પાપી ડુક્કર ભાઈ આ ઉંદર આ તે મૂકે નહીં એવા પ્રાણીઓને રાંધી રાંધીને કાચે કાચા ખાઈ જાય તોય ભગવાન પચાવી દે છે ખાવ તમે પચાવું જે વેચાયેલું છે ભગવાન આપે છે પણ આપણને એમ છે બધું આપણે કરીએ છીએ નથી સમજાતું નથી ને એટલે એની કૃપા જો સમજાય તો થાય કે ભગવાન કૃપાથી બધું થાય છે બહુ લાંબી વાત હજી છે પણ મને લાગે જો એ લાંબુ કરશું તો ઘણું લાંબુ થઈ જશે અહીંથી વાત મૂકી આપણે આવતી વખતે આની જે કાંઈ વાતો છે એ લઈશું પણ અહીંયા કરુણાની વાત મૂકીએ છીએ આગલી વાત પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે કરશે ચાલો સજાનંદ સ્વામી